અમે જેટલું બોલીએ ને એટલું સવાર બોલવાનું પરીક્ષા લેવાની નથી પરીક્ષા લેવાનું જામ બધા પાસે એટલે અમે જેટલું બોલાવીએ ને એટલું બોલવાથી ભગવાન જેટલું બોલાવીએ કેટલું બોલજો એમ કહીએ શું કહ્યું બોલાવે એને બોલવાની મદદ નથી હોતું પણ આવું જોયે હવે ટાઈમે ટાઈમ શું થાય લાભ લેવો જ છે મોડું બેસવાનું થાય તો અત્યાવીસ વર્ષથી આ છે બે કલાક ઠ કલાક બાકી બધા ખા ઇન્ડિયા માં ફરતા હોય અમેરિકા ફરતા હોય જોતા બધા કોણ કર્યા કરે એક ચિંતા થાય બે લાખ નું તમે અમારી પાસે જ પડો તો ગેરંટી આપી તમે કાલે હવે ના પાછો બિઝનેસ જ હોય એટલે તમારે સમજી રહેવાનું આવું આવી કિંમતી અને મારે ઉમર ના પ્રમાણમાં શરીર ને હાથોડી માટે ગાડી બેઠો પ્લેન ની રાતના મને કઈ ગયા તમે પ્લેન ટિકિટો દે આવું ક્યાં જોઉં હવા માટે પ્લેન ટિકિટો મળી નઈ એ તો અને ઇંગ્લેન્ડ માં દસ બાર આફ્રિકા ઉભું થયું થોડા નેરો બી ભર્યા પછી કયું કરું જીતું વાપરી ખાવાનું બીજ તરીકે ના રાખો તો શું થાય જમીન રખડી મને જમીન તો છે બીજ ને હું જવાનું બીજ ને ખાઈ જાય ખાવાનું હા ખેતર પડ્યો એ તો હાર નાખ્યા હાર ચલો પછી મારા કાકા આવડ્યા હતા મને કહ્યું સસરા થાય ત્યાર પછી છ મહિના ભેગા થયા હતા તમે ચંદુલન તમે સસરા ને શું બોલ્યા છે કેમ મા થઈ જાય પછી ખબર નઈ કેવું તારતા હા બોલું ને આવો નહી બોલવું આવે નહી પુરુષ પડે અમારે કોઈને બોલતા ફાવતું નથી એટલે અમારે કહે છે આશીર્વાદ આપો મારે બોલતા ફાવે અને બહાર બીજા લોકો ને બોલનારા બહુ ભાઈ કારણ કે વેપાર છે આ તો વેપાર નથી ને આ કઈ ઓછો બિઝનેસ છે લેવા દેવાનો વેપાર જ જય yeah, સચિદાન બેઠા પછી ફરશે જેનાથી આપડે એનાથી લોકો તરશે શું કહ્યું આપવા માં જ રહ્યો છે ભગવાન ભાઈ હે કે આ ક્યાં ભેગો મને તમને કેમ લાગે વિચાર લોકો ક્યાં પહેણ હવે મોહનભાઈ ભગવાન ને ભગવાન અંદર બેઠા ભગવાન કે છે મને સામાન્ય માણસ છે એ શું કે સામાન્ય જાણ છે પુરુષ કે શું કહ્યું પ્રશ્ન પોતે જાતે જ છે ત્યાં આગળ આપણે ત્રણ એને એવો જ આવ્યા છે આપણે જન્માષ્ટમી ઉજવી હતી ધ્યાન કરતા પદ્માસન વાળી પદ્માસન લોકો કરે છે ને પદ્માસનરાજ ધ્યાન કરતા ગુનો ગણો મારા કરના ઉદય ફરી વળ્યા તારે નિમિત્ત આપડે પેલો પકડાશે જલેબી ખાતો જલેબી ખાય એટલે ખાવે બે દરે છ મહિના માં આજે બેઠો ફર્યો નેવું શહેર ને દર સાલ ચાર મહિના રહું છું અમેરિકા અને ઇંગ્લેન્ડ માં દસ થયું થોડા વાંચતા એમને અંધેર ગયા અવસાર પુસ્તક વાંચ્યા હતા એમાં ફળ મળ્યું ઘઉં બધા વાપરી ખાવાનું બીજ તરીકે ના રાખો રખડી તો આ નાખી દે આપડે ગઈ શું કરું એવું કઈ નાખી દેવાથી નાખી દેવાનું બીજ નાખી દેવાનું આપડે મારા કાકા હાર હતા તમે ત્યાં આપે હાર ખેતરા ના નાખ્યા નાખ્યા વાપર ગયા તારબાજી સ્વામી ને ભેગા થયા હતા તમે ચંદ્રલા તમે સસરા ને શું બોલ્યા કસે ચંદ્ર મારી ભૂલ થઈ ગઈ મારી થોડી ડાયવર્સિટી મારો શું જો વાતે નガ કોલમ પોલ કે મોંથી બોલતા નહીં સાંભળો છો કામરે છે તાતા હે કામરે છે વાત કોલમ પોલ ઠીક જો બે કોરા દેલ વતી એક લે આયેક સાટે લે આય જો સા પાર્ટનર પાર્ટન લે આઈને કે મને તો ખબર નઈ કેવું તારતા તમે બનતા આ બોલું ને આવો નહી ભૂલું આવે નહી ભૂલું આ જ્ઞાન પુરુષ કતી હોય તારે ત્યાં બોલવું પડે બિઝનેસ છે લેવા દેવાનો વેપાર જ નહિ જય સચિદ વૈજ્ઞાનિક રીતે રીત બતાવું આ તો વિજ્ઞાન છે આ કઈ આ કોઈ વિજ્ઞાન જ છે મૂકી દો બેઠેલા છે નિરાંત અને એમની આ હાજરી થી આ બધું જગત ચાર્યા કરશે એ કશું કરતા નથી પણ એમની હાજરી થી જગત ચાર્યા સૂર્યદય ની હાજરી થી આ બધું કામ ચાલ્યા કરે એ રીતે એમને આધુર ધીરા બધું થયા કરે એ પ્રકાશ આપે છે બધા પ્રકાશ આપે છે એવો એ છે આ પધલ ને ના કરે ત્યાં સુધી બધા પધલ ઉભા થયા જ કરે લોકો પધર ઉભા થતા છે એમ કોઈક કરે પધર ઉભું થઈ જાય પ્રોબ્લેમ ઉભા થઈ જાય છે તેના બીજા સંસારમાં ઉભા દીધ છે તે દુઃખ છે સંસારીઓ હિન્દુસ્તાન ના હોય બાવા હોય સાધુ હોય સંધા પસંદમાં ડિઝોલ્વ થઈ ગયા હોય તો સોલ્વ ના કર્યું હોય અને પસંદ ડિઝોલ્વ થઈ ગયા એટલે વડા પર દિવાલ ફરી વળ્યું હોય ને दादा પદર થોલ થયું છે મારે તમને પદર ઉભો નઈ થાય એટલે એમ તને ગેહ લિયા કે પણ મારા કાયા વાણે એનો થોડો તો પાણી વાઈ ઠાટવાને બત તૈયાર લાગતો એટલે there are two view points to solve this problem one relative view point one ideal view point બાય રિલેટિવ view point યુ આર મરી ગઈ અને બાય रियल view point યુ આર સુધાતમાં તમે સમજાયો दादा સમજાય છે લોકો ને ખબર નથી આ જ્ઞાન સાંભળે જ્ઞાન અનુભવ માં આવે ત્યારે ખબર પડે તારે દેખાય ને એટલે એ રિયલ છે પણ આપણા લોકોને ખબર નથી એટલે આપડે જતા હતા તે પોટલી પાછા કેમ કાકા પાછા ગજેડું મળ્યું હું એટલે ગધેડા થયા કે ગજેડું એટલું જ હોય ગજેડું જતું કે આ તમને આ દ્રષ્ટિથી દેખાશે પાણી છે ગાય છે અને રિયલ વિશે દેખાશે અને અંદર ની વાંખે તમને રિયલ દેખાશે એટલે દરેક ભૂત બાકી આત્મા જોજો આવે ભગવાને શું કહ્યું કૃષ્ણ ભગવાન કે આત્મવ્રત સર્વ ભૂતે છું પણ એ દ્રષ્ટિ જ્ઞાની પાસેથી મળવી જોઈએ શું આ દ્રષ્ટિ ક્યારે ભૂલે કે અનંત પ્રકારના પાપો વસ્પીભૂત થાય જાગૃતિ છે અને તે તમારું સ્વરૂપ છે એ ભગવાન છે જ્યાં સુધી ભગવાન કે જ્યાં સુધી આપડે તે ભેદ ના થઈએ ત્યાં સુધી આપણા ભગવાન બરોબર ને જોવાનો અભ્યાસ કરવો પડે ને શું કરશો હવા માં પહેલો હેન્ડલ મારવો પડે કરો ને એટલે હેન્ડલ મારવો પડે તેમ પહેલો છે આ વાંખેલો સમજાવી છે સમજાયું ને તમને ના સમજરી ઊંચી કરવું જો તમને સમજાવી દઈ તમને સમજાઈ ગયું તમને બધાને સમજાઈ ગયું ચાલો સંસાર એવો સરસ ચાલશે બરોબર ના ચાલતો છોકરા બોકરા બધા ડાયા ફરસાહંકાર લડતો હતો ને અહંકાર લઈને લોકો ઘર માં માથા બધી થાય બધી હવે કરે છે કોણ એ બધું સંસાર કોણ કરે છે આજ્ઞા આપું સંસાર કોણ કરે છે કોણ ચલાવે છે જો ભગવાન કરે તો ભગવાન ને થાય તમે કરો તમને બંધન થાય અત્યાર સુધી આપડે કરતા એવું માન્યું કામ બંધ થાય બધા કોણ કરે છે સમસ્તી નામનું કોમ્પ્યુટર છે જે જળ છે કોમ્પ્યુટર દાખલ થયા અને આ બાજુ થી ફળ છે એ કોમ્પ્યુટર નામ ની શક્તિ સૂર્ય ચંદ્ર તારા વરસાદ વરસાદ બધું વ્યવસ્થિત પાડવા જેવો લોકો ગયા હોય ને તો દુકાન પાડિયા હવે તમેદાત્મા થઇ ગયા એટલે તમે જુદા થઈ ગયા મણી રેથી તદ્દન જુદા પાડોશી તમે મળી ના પાડોશી થઈ ગયા મણી તમારે મણીભાઈ શું કરે છે મણીભાઈ અહંકાર શું કરે છે મણીભાઈ ચાલ્યા કરશે એટલે તમારે ક્યવસ્થિત શક્તિ ની પ્રેરણા ચાલશે આ સમજાયું તું ને વ્યવસ્થિત શક્તિ ને માટે દાખલા આપું આ પ્યાલો છે હે આપડે જો હોટલ વાળા કહીએ તે આવતો હોય કપડા હોય અને સુધી ગયું અને પ્યારા લીધે ભાગી ગયા આપણે શું જોઈએ આ લેવાતી તો પડ્યા પડ્યા જુગ જુગ જુગ એ મને લેવા પડ્યો આનાથી આ તો એ સાવ થાયતા જ એમ એટલે એને જ તો બી નંબર દવા એ એ મને રસ્ને કાઢી લે્યો તો લાભ લેવો જ છે મોડું બેસવાનું થાય તો અત્યારે નથી બંધાય બધા કોણ કરે છે એ તો હું તમને સમજે જે કર્મ બાંધેલા હતા તે તમારા કર્મ ના ભાવ ભાવ કરુટર ફીડ માં દાખલ થયા અને આ બાજુ થી ફળ આપે છે એ કોમ્પ્યુટર એ તમારા કર્મ જ ફળ નામ ની શક્તિ સૂર્ય ચંદ્ર તારા વરસાદ વરસાદ બધું વ્યવસ્થિત પાડવા જેવું ચકી ગયા હોય ને દુકાન પાડી મુદાર ગયા હોય દુકાન પાડી સીધા કરે અરે બધું વ્યવસ્થિત બધું વ્યવસ્થિત જ કર્યા કરે છે એટલે આ વ્યવસ્થિત નામ નું શક્તિ તમારું ચલાવી લે છે હવે બધો ધંધો હા ફર્સ્ટ ક્લાસ ચાલશે સારો ચાલશે હવે તમે ગયા એટલે તમે જુદા થઈ ગયા મણી રેથી જુદા પાડોશી તમે મણી જેના પાડોશી થઈ ગયા મણી તમારે મણી શું કરે છે જોયા કરવાનું તમારે મણીભાઈ મન શું કરે છે એટલે તમારે કે શું હશે વ્યવસ્થિત શક્તિ ની પ્રેરણા ચાલશે આ સમજાયું તું ને વ્યવસ્થિત ને માટે દાખલા આપું આ પ્યાલો છે આપડે જો હોટલ વાળા કહીએ ઘરમાં નકારો હોય હોય અને છૂટી ગયું અને પ્યારા રીતે ભાગી ગયા એ આપણે શું જાવું જોઈએ હા વ્યવસ્થિત